અમારે એ નિ એક જ્ઞાન નિરંતર છે જેવું ચિંતે તેવું મજા સંદેશ થાય છે થોડુક બાપો કરે થોડુક છોકરો કરે એ કરી જ નહોતી ધર્મ માં મન માં ફરિયા ને બધું હજુ આજે છે ને એવું બધું એવું જ છે આજે ગીતાના ફરજ મોટે જગતે નથી એમ અને છતાં આત્મા જાણવા નું અભિમાન કરે હા અને છતાં આત્મા પ્રાપ્તિ કરેલો અનુભૂતિ થઈ ગઈ છે અનુભૂતિ થઈ એવું કે મારે કેવું પડે છે કોને અનુભૂતિ તું કઉ છું તે કાર એકદમ આનંદ થઈ જાય છે તારે એમ લાગે છે કે આત્મા નોંધ ટેમ્પોરરી હોય આનંદ મન નો કેવાય નો આત્મા નો આનંદ કેવો ઠંડક આપે નિરાકુર વ્યાકુલતા થઈ જ હોય કેવું થાય પણ એમને ભાન નથી તમે પડ્યા શીખવાડે કે અમારે ગુરુ એવું કેતા અમે ગુરુ એ ખોટા વાત ખોટી અનુભૂતિ આવી હોતી હોય અહી અનુભૂતિ આત્માચાર પ્રાપ્ત કરતો ખબર પડે ને પૈસો ના આવે ચાર વાળા ને આવે છે એમાં એરડા મોટું ચાલી જાય પોલમપુર લોકોને આત્મારી પડી શું એટલે શરીર ની અંદરનું જ બધું ક્રિયાઓ બધી કરવાની જ્ઞાનની પરિસ્થિતિ પામવાનો જ નહીં ને યોગી યોગી જ્ઞાન ના ના પામે પછી યોગી મુખમાં ના જઈ ના શકે પણ એ યોગની જેટલી મર્યાદા છે એની અંદર જ રહ્યા કરે મર્યાદા એથી આગળ તો ના જ જાય ને એટલે એના પેલા રસ્તા જ જુદા છે એવું માને છે કે અમે મુખ માં જઈ જ છે બધા કેમ યોગી પેલા યોગી જતા હતા રસ્તો જાણતા હતા આગળ માર્ગ મરી આવતો આ યોગ તો શાના માટે કરવાનો છે કે આ સંસારમાં મનને મનનો સાંત્વન માટે મનની સમાધાન માટે ચિત્તનું ઠેકાણું રહે એકાગ્રા ચિત્ત શુદ્ધિ માટે શા માટે યોગ કરવાનો છે જો એટલા માટે યોગ કરવા અને આ જગત સાથે આ સંસાર યજ્ઞ કરી રહ્યા કરે શુદ્ધિ સમજે બીજા બીજા રસ્તે કરે પેલા પેલા રસ્તે કરે એમ કરીને પછી આગળ માર્ગ ભેગો થઈ જાય છે યોગનો જેમાં એવું અહીંયા આગળ યોગ વાળો ભેગો થઈ જાય થાય બધા ભેગો થઈ જાય સંઘ થાય સંઘ થાય આપડે ભરી ગયા નથી પોતે પછી ક્યાંક નાપાસ છું તો એના ન્યાય થી એની પાસે જ ન્યાય કરાવવાનો આપણે શું ન્યાય કરી એટલે તારે પુણ્ય જાગ્યો હોય તારે મુલાકાત થાય તો અમે જઈએ અમને અમે જઈએ અહંકાર નઈ ને એટલે ગમે કોઈ ક્યાંક આવશે અને એમને તો બોલાવીએ તેડવા દેદે ને મારે કશું કામ નથી કે ના સમજાય તો તું એને લઉં જ નહીં મફત આવે તું ના લઉ્યતા કેવી રીતે આવે તો આપડે એ છે ને યોગ્યતા ના બધા એટલે આપડે અહિયાં આગળ આપડા અનુભૂતિ પ્રાપ્ત કરવા માટેનું અહીંયા વિધિ કરી આપી છે એટલે આ પ્રાપ્તિ કરવાની ભૂમિકા ભૂમિકા એ પાર વગરની હોય પ્રાપ્ત કેવું કરવાની સાહેબ પોતાની આત્મા અનુભૂતિ પ્રાપ્ત કરવાની ભૂમિકા અહંકાર મમતા ચાલ્યા જાય રોધ માન માયા લો ચાલુ જાય પછી રહી છું રહ્યું અહંકાર તો તારી મેરેજ કાઢવા માટે જેને અહંકાર ગયો હોય ને કૃપા થઈ જાય શું થાય કૃપા જાય સમજાય એ રસ્તે હાલો લાગે છે કે અઘરો લાગે છે મોક્ષમ માર્ગ બધો સારો જ હોય હોય આ ભાષા પોત પોતાની ભાષામાં બધી વાતંત્ર પોતાની ભાષામાં જ કબૂલ ગયો કશું ક્રોધમાન માયાલુ ગયું ના હોય અહંકાર ના હોય કે જરાક કઈ અવરું બોલે ફેમ મળે પાપ તારી વાત થતું નથી વગર અમે સારા કરતા સંસારીઓ હારા કેવું કશું ના હોય બે કયું બહેરી જિંદગીઓમાં ન મજા થાય તમારી જતી રહે ને તેથી ગયા આવી જતી આપણું ખેડૂતનું હવામાન કોઠું બસ આપણું શીખવા છે જે ગુરુ મર્યા ને એ શીખવા એટલું તો આપણું ખેડૂતનું હવામાન કોઠું કેવું તે ગુરુ કહે એ ગુરુ મને પૂછે મારે શું કહેવું તા હું કહું ભાઈ આ તારું ખરું એવું જ છે શું કહ્યું એ સ્ટેન્ડર્ડમાં તૈયાર થાય એટલા જેટલા કેટલા તૈયાર થાય એટલા સ્ટેન્ડર્ડમાં થર્ડ સ્ટેન્ડર્ડમાં તૈયાર થાય ફોર્થમાં થાય બધા ખોટું ગયા તો કોઈ ઉભું ને એટલે ક્રિશ્ચિયનો ખરું મુસ્લિમો નું મારા ના હોય ચોપડી ના હોય મારા મારા બહાર પછી લાકડાની માળા કેવી અક્ષર જ્ઞાન ના હોય તો એ ભક્તો હા કાંઈ આપડે ભક્તો નું જ્ઞાન જોઈતું નથી કઈ લાગે જ છે મારા ખુશી છે છોકરા છોકરો થઈ જાય કે લાલતું લોકો છે એટલે બધું ચારે છે બધી કાચા છે તે વેચવા જે ચારો ના આવે પણ આવતો સ્ટેન્ડલ નો માલિક છે ને એ સ્ટેન્ડલ ના છોકરા આગળ આવે ને આ અપેક્ષા એ બરોબર નથી એમની અપેક્ષા બરોબર છે આને તો બધા ભટેક ભટેક ભટેક કર્યા છે માથા મોડાઈ મોડાઈ કરી ને ભગવાન પહેરે પહેરે કર્યા અનંતરતા લુ બધું પછી શું જોઈએ બીજું બોલ્યું પછી આવો સાહેબ આવો સાહેબ આવો વાત તો સમજતા નહીં ભગવાન જ નથી અમારે ભગવાન કોઈ માણસ કે હું સમજો તો હું કઉવાન છું તું ભગવાન હોતો તું ભગવાન સમજો ભગવાન જ સમજાવે ત્યાં લોકો અંગ્રેજો ગોળીજ થિયેટર કે આ કે છે ગોળીસ થિયેટર એટલે મારે અંગ્રેજો તમારે પેજ નહીં બરોબર છે અંગ્રેજો નું જ્ઞાન ગોળીજ થિયેટર બરોબર છે મુસ્લિમોનું જ્ઞાન બરોબર છે કે અલ્લાહના સબ બનાયા હિન્દુઓ માટે આવું હોય જ હિન્દુઓ પૂંદકમને સમજ્યા છે શું સમજાય પણ તો અહીંયા એક એક બાબા ભગવાન કોઈ બાપુ નહીં શું આપ ને દાદા સર એ પદ પદ મળશે નહીં જેમ એલજીભાઈ હોય છે ને એકદ થાય ને એમને એલજીભા ને ખેત પારે હા અને જો મેં એલજીભ છેદ પડી હતી બધું ચોખ્ખું કરી દેખાય એવી કઈ કૃપા થઈ તારે ને કૃપા થઈ નહીં તો આ તો બધું આખું હતું મને ગમતું જ નહોતું અમુર અઠવાડિયું છે આ મન માં સુધી લાવ્યા મન દસ ઓર એક પાપ તો નહીં પણ દસ ઘેર લાવે નારાજ પંડ્યા જોડે લડે માણી જોયેલ જોયેલ કોઈ જ ના રહે આ લોકો જય સચીરાચર હા લોકો ને સમજાવવા માટે મારે બટ નેચરલ બાકી આમ સાયન્ટિફિક સર્કમ આવીને બધા બધા મળી જાય કયા એવિડન્સ મળ્યા બધા બહુ જ આવી દેસ પગતનું જગત નું કલ્યાણ થવાનું છે તે કાળ પાક તેથી કોઈ નિમિત્ત ભગવાન મેં કહું તમને ના ફાવતો બીજી કાય કોને જવું પડે આવું જગ્યા જ નથી આવી જ કોણ તો કે ભગવાન તમને ના ફાવતો જજો મને કઈ આવશે ચાલે એવું છે મારા પણ કઈ જવું તું મારી જગ્યા જ નથી ને આવી બાપદી લઈ જા પણ કઈ મામદી બાપજી કઈ આસે સાહેબ ધર્મ નામ બીજી કોઈ બારું જ નથી શતક બારી એવી નથી કોઈ જગ્યા છે એવું નથી માસી મારે વહુ ને બા કેવા વહુ જતી હોય ને સાવ ભરો પાસે હારી એવી દેખાડી હોય માલ હાવ મોહમાં પડેલો વધુ મોહી થઈ જાય છે ઠીક છે તમે વૈષ્ણવ હાબુ લાઈન ના અને અહીંયા કરેકડો લાઈન ગસકેસ કરે એટલે મને ત્યારે હારું ગસગ કરશે અહીં ઠીકડો લાઈન ગસકેસ કરશે બાપજી ને આપી આવે દુઃખ ના દુઃખ બચાવ એમની ચિંતા કોઈ ઓછી થઈ નઈ એને ક્લેશ કંકા ઓછો થયો નહિ આ થવું જોઈએ લોકો નકામ જાય છે પૈસા રૂપાણી છે દુઃખ કોઈ નઈ કોઈ દુઃખ છે ભગવાન બે દાડા હવે આ જ્ઞાન છે કોઈ જોડે મહિ અ ક્લેશ કર્યા કરતો હોય કલેશ્વર હોય ને તે મહિમાં ક્લેશ કરે ભગવાન નો વાહો થયો ભગવાન ભેગા તો થયા નથી વાહો થયો ભગવાન અંદર છે પણ તે બધું ખોટું ઊંધ પાટે છે એમ કઈ શકાય ભગવાન માટે ભાઈ પૂછે છે ભગવાન નો થવા માટે કેટલો વખત લાગશે ભગવાન વાસ થવા માટે કેટલો વખત લાગશે વખત શું લાગે અહીંયા પછી અહીં તો તમે ભગવાન મળી જ ગયા છે કૃપા ઉતરશે એને ક્લેશ થતો રહ્યો તમને હજુ ક્લેશ નથી ગયો એને ક્લેશ જતો રહ્યો આવું મુદત ના હોય આ તો શોર્ટ મદદ બધી હાઈકોર્ટમાં મેમ જે બે મહિનો આવવાનો પેટી જવા જોઈએ બે મહિના રજા પડશે અહીં તો એવું હોય ને આ ચાર મહિના ની રજા પડી બે વખત બે ત્રણ મહિના ની પડી કોઈ વખત રજા પડેલી નહીં ને રજા પડેલી જ નહીં એનાથી ઠંડક તો પૂરી જ થઈ જશે પછી મોક્ષ માટે તો પોતાનું અનુભૂતિ જ હોય છે